સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ જુનાગઢ અમદાવાદ ના સંસ્થાપક સંરક્ષક શાસ્ત્રીજીવન પ્રવચન સં બે હાજર અઠતાલીસ ના આગમ સુદ સાતમી બુધવાર તારીખ સત ઓગણીસો પંચ્યાસી ગંગા પ્રથમ પ્રકરણ નું ઓગણીસો વચન પ્રથમ શરૂ સ્વામિનારાયણ હરે સ્વામી નારાયણ હરે સોમવત અઢારસો છોતેર ના ચૈત્ર સુધી દ્વાદશી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતર ના દરબારમાં श्री वासुदेव ना सर्व ने पोता ना आगार मुनी हरिभक्त सभा भरा देव नारायण संध्या आरती તે પછી નારાયણ ધુન્ય કરીને પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ધર્મ કે મારતા નહીં અને મારવા પણ દેતા નહીં માટે શરણે આવ્યો જે જીવ તેનું તેને માર્યાનું જેમ પાપ છે તેમ બીજાને માર્યાનું પણ બીજા ને પાપ છે કે નથી एन उत्तर जेम जेने भाशो तेम तेने करवा श्रीजी महाराज ने आशंका करी, श्रीजी महाराज आशंका करी, एद उत्तर नहीं। मुनी सर्वे तमने प्रश्न पूछिएशु हिंसा सहित धर्म क्यों थे अहिंसा रूप धर्म क्यों માટે એ જેમ યથાર્થ હોય તેમ કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તે તો ધર્મ અને હિંસા મય જે ધર્મ છે અને જે અહિંસા જે ધર્મ છે તે મોક્ષ છે અને એ સાધુ ધર્મ છે અને હિંસા મય જે ધર્મ છે તે રાગ પ્રાપ્ત છે પણ કલ્યાણ ને અર્થે નથી અને જે અહિંસારૂપ ધર્મ છે તે તો કેવળ કલ્યાણ ને અર્થે છે માટે ગ્રહસ્થ અથવા ત્યાગી કે સર્વે ને અહિંસારૂપ જે ધર્મ તે જ કલ્યાણ ને અર્થે કયો છે જેમ રાજા ઉપરીઝર હશો એમાં તમે હું સમજાવ પેલા તો મહારાજ પ્રશ્ન પૂછ્યો પણ બહુ સ્પષ્ટ નથી થતો એમાં કયો વિષય જઈશ એમ હોય આજે આ વચના મને આપડે વાંચીએ સ્વામિનારાયણ સ્થાપેલો સંપ્રદાય એના અનુયાયી તરીકે વાંચીએ છીએ કે અમુક અમસ્તુ નહી બોલો થોડો ઊંડો ભેદ દેખાયો થઈ ઊંડો ભેદ તો ઠીક કોઈ કોઈ ને કોઈ પૂછતું જ નથી एन कोई कोई ने कई याद जेरे छोपड़ी जे एजरा गलत हो घर मार तुम होई रबड़त होवा तो खाई ली कई शिक्षण ना होई तो वीस वर्ष केवय તૈયાર જેવું ન થાય તો કેવી તૈયાર થાય કેવું તૈયાર થાય એવું ધર્મ વગર તૈયાર થાય એટલે કઈ સંસાર નું તો એ તૈયાર કેવો થાય તો કશું જેવો થાય આજે લગભગ ધર્મ ના અનુયાયીઓ હા એમ તૈયાર થાય અનુયી લો નથી અને ગુરુ ધર્મ ગુરુ નથી હવે એમ ને એનું તૈયાર થાય પછી બાપા એ પાંચ રૂપિયા દેતો તો આપડે દેવા છે એટલું રહી જાય ને જ્ઞાન શું હોય અને ધર્મ નું જ્ઞાન આવે શું હવે આજે એક એક સંપ્રદાયને તમે જોઈ દો આ સિવાય ખાલી દશા હોય એ કેવી રીતે દેખાડજો કોઈ સંપ્રદાય ના ગુરુ મહાત્માઓ કેતા નથી હોય એટલે કોઈ એ તો આ ખોટા મહિમા થાય બરાબર છે પણ આ બધા મજે ખોટા મહિમા થવા અથવા તો કોક દાદા પેલા થાય તો ચોપડી લઈ દે બધાને કથા કહી દે કાંઈ નહીં ઉપલબ્ધ હા ઉપલબ્ધ આપણે ઘર માં કોઈ પૈસા વાળા હોય પાંચ સેવા કરતા હોય ખરું એને સંપ્રદાય નું જ્ઞાન પૂછો જો કાંઈ હોય તો મને દેખાય નથી અને કોઈ વિચાર કરતો નથી અને ધર્મગુરુ ને તો કોઈ યાદી જ આપે નહી સ્વામી આ કામ કરો એમ કેવું જોયું ને કોણ અપરાધ કરે સેવા કરો તમારું કલ્યાણ કઉજુ ને આપડે ને આપડા ઘર ની વાત કરો ગરિભક્તો ભોગ ને પૂછો કે ભાઈ સંપ્રદાય એટલે શું આપણો ધર્મ શું કઈ જાય મંદિરો પાંચ રૂપિયા છે એમાં શું જાણ અને આવડે એમ માની છે કે આપડે પાકા સક્ષમ અને નવી ભેગી કરવી હોય તો કેટલી ચિંતા હોય રમવાની ये ये नहीं बिना भगवान नो लिया पची मुनी सर्वे बोलिया जे महाराज અમે એ પ્રશ્ન પૂછીએ છીએ પછી શ્રીજી મહારાજ બોલા જે હિંસા યુક્ત હિંસા યુક્ત જે ધર્મ છે તે તો ધર્મ અર્થ અને કાન પર છે તે પણ હિંસા ના સંકોચ ને કયો છે अहिंसा मई धर्म पारायण है साधु नो धर्म हिंसा मई धर्म प्राप्त महंगो भाई तो करवाग प्राप्त शब्द हूँ अर्थ बतावे જો એ ધર્મ ઈ નિયમો ન હોય તો માણસ આડા આવડું રાગથી આડા આવડું કરી દે છે એને બદલે પ્રમાણે થાય ને થોડો થોડો એમાં ઘટાડો થાય એવો રસ્તો શાસ્ત્ર બતાવે એ રાગ પ્રાપ્ત કરાપ્ત ન કહેવાય ઈચ્છાની પૂર્તિ માટે પોતાની નાના પ્રકારની જે ઈશ્વરાઓ એને તમે ન લેવું કરવા કઈ લેવાનું છે રાગ પ્રાપ્ત થયું થઈ પણા જઈ ગયા જમવાનું જવું તો મારા ધ્યાન માં શું કહે મારા ધ્યાન માં હવે જમવાની અને વાત કરી ને હું વાત કરી નથી કોઈએ ન કર્યું હોત તો રાગ રાગ પ્રાપ્ત કહેવાય જીવમાં પડ્યું છે એ રાગ પ્રાપ્ત કહેવાય જો આ જગત માં બે જણા જરૂર ન થાય ઊસા કરે તો હાથ ઉપાડ્યું લે કે ન કોઈ ઉપદેશ દે તો જ ઉપાડે નહીં તો નવું પડે એની ધર્મ છે એ રાગ પ્રાપ્ત છે જીવ પ્રાણી માત્ર માં રાગ રહ્યા છે હવે હિંસાયુક્ત જ્યાં થાય ત્યાં લગભગ સ્વાદ વિષય છે એમાં ખેંચે છે એમાં દારૂ કોઈ પીએ છે ને એનાથી કઈ મોટો લાભ નથી પણ જીવડીને આધીન થઈ જાય છે અથીન તો કરવું હોય પણ એ પ્રાપ્ત થઈ જાય અને આ ભગવાન નો માર્ગ જે લેવો ને એ રાગ પ્રાપ્ત નથી એ તો મચાય તમે જોડાવું તો જોડાવાય એ સ્વાભાવિક નથી સ્વાભાવિક રીતે જો લાભ મળે તો આ ટાઈમ આપણે એમને કાઠી નાખવાનો ભાવ થાય કંઈક કામ ચીંધે ત્યારે તો એકદમ જોડાઈ જાય ત્યાં બે હું લઈ કારણ કે આ રાગ પ્રાપ્ત નથી અને રાગ પ્રાપ્ત હશે એમાં રૂચિ થશે આટલો તે આજે હું વલભાજારી વાંચતો હતો એનો જન્મ ધ્યાન પછી ક્રિયાઓ દેખાય દેખાતો હોય બીજો સંબંધ દેખાતો હોય આપણે અહીંયા હરિભગત તરીકે બેસીએ પણ આપણી જાગૃતિ હોવી જોઈ બેઠા હોય પણ કોઈ ત્યાગતા ન હોય પૂતા એટલે હે. લાંબા થઈને હું કાળ એમાં કઈ ઊંડા ઉતરે સમજાણું ના સમજાણું એની એ કઈ ચિંતા ન હોય એટલે એ રાગ પ્રાપ્ત છે જગતને ઢાળે રહેવું એ બધી પ્રાપ્ત છે હે મહારાજ હે મહારાજો હજી તો એમાં બઉ છે પણ આમાં સમજે કેમ એટલે મારે મારી જીભને રોકવી પડે છે કોઈને સમજે તો બસ કેમ કરું સમજી ગઈ આ એક વાત નહીં ધર્મ નામે જે કિલ્લાઓ ચાલે છે ને એ રાગ પ્રાપ્ત થઈ ગયા હોય રાગ પ્રાપ્ત બનાવટ આવી આત્માને ઈશ્વર ને જોડાવા માટે અમારી જવું છે જોડાણ વિધિ તો ભાગ્યે જ કોક માં હોય ઓકલગ ભાવો થી હવું એમ કરે હોય પાછલ ન જવાય સીધુ મહારાજ ધામ માં ગયા તરત કજીયા થવા મીંડા ફરી ગયા એ સુ જીવમાં પડ્યા રીતે એ રાગ પ્રાપ્ત છે બધા અને એવી બધી કેટલીક વાત હોય આ સમાજમાં અમે કહીએ શાદી પૂછી અમદાવાદ વાળા ને વૈયા પડે પાછું થાય એટલે ન કહ્યું ન કહ્યું એટલે જ્ઞાન નથી એને ખબર સ્વાભાવિક જે ઢાળો એ ઢાળાને મરડે અહીંયા રાગ પ્રાપ્ત ન કહેવાય મરડવા શીખાય એ ધર્મ છે રાગ પ્રાપ્ત છે ઉપર નરે તો કાન કેમ મારવો અને ક્રોધ આવે તો તરત મરા બોલો પણ કલ્યાણ ને અર્થે નથી અને જે અહિંસા માટે ગ્રહસ્થ અથવા ત્યાગી સર્વે અહિંસા રૂપ જે ધર્મ તે કલ્યાણ જેમ રાજા ઉપરી રહ્યા હતા તે માટે સાધુ નહીં વચને કરી ને કોઈ નું ભૂંડું વાંચવું નહીં અને કોઈ વાત અહંકાર પણ રાખવો નહીં અને સર્વ ના દાસ થઈને રહેવું અને ક્રોધે યુક્ત જે પ્રકૃતિ દુષ્ટનો ધર્મ છે અને ચાલે તો એનો ઉત્તર એ છે રાજા યુધિ નું હજારો ગાઉ રાજ્ય હતું તો પણ સાધુતા રાખી હતી અને દારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય વારિયે કોઈ પણ કર્યા વિના સાધુ એટલે કઈ ન આવડે તો સાધુ કેવાય ને વ્યાકરણ માં સાધુ કે વ્યાકરણ ભણાવું છે एम साधु के साधु शू कहवा पे आ शब्द साधावाह साधु निपात शुात निपातवे साधवष्ट निपात आह जो एम उ શબ્દો નિપાત નિપાતટ ને શું એટલે પ્રક્રિયાના નિયમો ન લાગુ પડે સીધો સીધો થઇ જાય નિપાતને એટલે એનું બીજું નામ સાધુ કહ્યું સાધુ નો વિકાર જ ન થાય સાથુ કહેવાય ને સાધુ કહેવાય તમારી આ દીકરી તો બઉ મોટી હે એ નિપાત કેવાય નિપાતમાં થાય કઈ ફેરફાર ન આપણે દેખો થાય ફેરફાર લુગડા બદલે ફેરફાર નથી થાય કે થતો હશે આપડે કેમ પડે ના કઈ ન કહેવાય એ મારે ભણવા માંકરણ કઈ સંસ્કાર સીધે સીધા સાધુ થઇ જાય એમ એમ એમાં કઈ ફેરફાર ન થાય એનું નામ સાધુ કહેવાય અને એ નિપાત કહેવાય જા આવે શબ્દો નિપાત સાધુ હોય એટલે નિપાત સાધવા નિપાત થયો હોય સાધુ કહેવાય સાધુ ને દીકરો હોય હા એનો વિકાર જ નહીં કહે બસ અહી નિપાત કહેવાય હે મહારાજ મહારાજ આજ વાંચતા વાંચતા બહુ યાદાયુ બપોરે વાંચવામાં રામાયણ સામી ગામ જન્મ હશે મહારાજ બેડા થયા હશે એ કથા હું આવે કે ન આવે હવે કેમ ભેગા થયા કેવી રીતે એની ભેગા રહ્યા જીવન કેમ જીવા ત્યારે આ સંપ્રદાય માં ગુરુસ્થાન માં જ આવ્યા આપણે આ સંપ્રદાય માં અહિયાં છીએ ને કઈ રીતે રહેવું છે નિર્ત થવું હોય તો નહીં સમજે ને એ કોઈ વિકાર ન થાય તો નિપાત એટલે હવે વિકાર નહી લાવવું હોય નહી ન હોય તો પાછા આવતેર ના ચૈત્ર સુધી પૂનમ દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય ખાતે ના દરબારમાં તુલસી ની માળા લઈ ને ફેરવતા હતા ને પોતાના મુખાર વિદ ની આગળ પરમા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈ ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે મોટા મોટા પરમસ માશ્ન ઉત્તર કરો તથા કોઈ હરિભક્ત ને પૂછવું હોય તો પરમસ પૂછો ત્યારે ગામ રોજકા ના હરિભક્ત કાકાભાઈ સ્વામી ને પ્રશ્ન પૂછો આપડે પૂછ્યું છે હરિભક્ત ને આવડતું નથી તમે કોઈ પૂછો છો ને આવ્યું જોઈ નો ત્યારે પૂછવા સુધી નહી જાગૃત નો હોય કેમ કેવી રીતે સમય છે ભાવ થયું યોગેશ ભાઈ બોરી કામગીરી અમૃતલાલ ભાઈ મોટા શેઠ છે અમારો વલ્લભભાઈ બેઠા છે કોઈ પૂછે દેખાય છે કે ઘણું નામ કેવાય ગામ છે સાચું પૂછવા શીખ્યા યથાત મહિમા ને દેખાવા છે એવું લાગે છે મહિમા દેખાણો એમ નો બોલી નખાય કઈ શક્તિ વાપરી છે ઊ એટલા બધા તૈયાર હોય કે ગાફલ ન રે જાણે એટલું પકડી જ લે આપડે પકડવાની જરૂર નહીં એવો શબ્દ ન નીકળે શબ્દ એ છે શબ્દ જુઓ તો દેખાય છે તો જ એને દેખાણ છે અને લગભગ જીવ પ્રાણી માત્ર ને ભગવાનના માર્ગ ની બહુ જરૂર નહી છાપ લાગી જાય કે આ હરીમત હારો આ સાધુ હારો તો બધું થઈ કે થઈ હારો કેવાય કેમ અને એને માટે કોઈ પ્રયત્ન કરતો હોય સારો થવા માટે એવા જ્યાં એ યાદ રખાય છે સારું કીધું ને એટલે થઈ ગયું બરોબર બરોબર ત્યારે ગામ રોજગાર ના હરિભક્ત કાકાભાઈ નિત્યાનંદ સ્વામી ને પ્રશ્ન પૂછ્યો જે અંતર ને માહિતી ભોગવિયે ના પાડે છે અને આ પાડે છે તે કોણ છે જયારે નિત્યાનંદ સ્વામી કહ્યું જે ના પાડે છે તે જીવ છે અને આ પડે છે તે મન છે ત્યારે શ્રીજી મહારાજ બોલા દે લો प्रश्न नो उत्तर अमे कर माँ बाप ऐसी आप ने आ तारो काारो भाई ने आ तारो मामो ने आ तारी बेहन ने आ तारी मामी ने आ तारी काकी ने आ तारी मासी ने आ तारी भेस ने आ ग घोरो भरत भरे कटको हो भरत ने ठेकाने बुद्धि काटका ने ठेकाने से थे जीव छ बुद्धिमेश्वर महिमा विषय खंडन जगत मिथ्या वर्ता न रूप जीवनी बुद्धि मे अपने झंझारू लड़ाई थी અને કોઈ તરવારે લડતા હતા અને કોઈ ગદાયે લડતા હતા અને તેમાં કોઈ માથું ઉડી ગયું કોઈ કપાઈ ગયું ઘાણ ઉડતોષય રૂપી શસ્ત્ર બાંધી ને ઉભા છે અને વળી જે આ સંતના રૂપ છે તે પણ ભગવાન સત્ય અને જગત મિત્યા ને વિષય ખોટા એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધી ને છે દેવના બધાય ના દેખાય કેટલું અજ્ઞાન માં જોઈ રહ્યું કેટલું અજ્ઞાન જીવ માં ભયું છે મારી બાપ ફૂટ સાંભળતો કેટલો થઇ ગયો પારકા ના ઘર માં નહી હો પોતાના ઘર માં થાય હું જે સાંભળતા છે ને તસ્કાન પડકારા હા કેમ ગુલ મળે અને એ બે ને પરસ્પર શબ્દ ની લડાઈ થાય છે એ જયારે પોસંગી નું બળ ખાય છે ત્યારે વિષય ભોગીવાની ઈચ્છા થઇ આવે છે અને જયારે આ સંત બળ ખાય છે ત્યારે વિષય ભોગવાની ઈચ્છા નથી થતી એમ પરસ્પર અંતરણ માં લડાઈ થાય છે ને બોલાય છે સંસ્કૃત શુદ્ધ બોલતા છો એ શ્લોક માં કહ્યું છે વિજય છે ઐશ્વર્ય છે અને અચલ નીતિ છે તેમ જેની કોડે આ સંત મંડળ છે તેનો જ ભય થશે એમ નિશ્ચય રાખવો એમ રાખવો લડાઈ દેખાતી હોય આપડે બધા ઈને કઈ વાંધો નથી લડાઈ દેખાઈ લડાઈ હજી નથી દેખાતી એટલે કોઈ નિરાજ તમારે થઈ ગઈ છે શાંતિ ને આમ બઉ ઊંડા ઉતરો ને આપણી મૂર્ખા આપડે ઘરે કેટલી પડી છે પણ એને કોઈ જીવ દેખતો જ નથી બીજાની મુર્ખાઈ ને આપડે દેખીએ છીએ આપણા ઘરમાં આપણે વાંચી જાય પણ એનું મનન ન કરે એટલામાં સામાન્ય ધર્મ ના જે જીલાઓ છે ને એની લપસણા થઈ ગયા એ ખરા ખરા નથી વલ્ભાચાર્ય નો જન્મ થાય એના માતા પિતા એ પેલા દુખી બહુ ભગવાને આનો જન્મ આવ્યો એ ટાઈમે ખુબ એની કસોટી હતી પણ એનું વાંચન નહીં દેખાય કે વૃત્તિ પ્રભુમાં હોય એવી રીતે જ એની ક્રિયા મજબા લખીશ વખાણ કરવા જતા ઊંધું દીધું થઈ જાય બઉ વખાણ કરે ને એમાં છોતરાઈ જાય કે આવું કેવા શું માગું છું અત્યારે શું બોલવું આ ગુનેગાર જે પોલીસ પકડે છે એમજ પકડે છે ને વખાણી કરે ને ઘડી બેગ તૂટી કઢાવવું હોય નીકળી જાય આપણે બધા ભગવાન ના ભગત તરીકે છાપ લઈને બે ગયા છે પણ ભગત કેવો કે વિચાર કરે પાછું કર બધ કરતા આપડે ખરાબત છે ને આ બધી આપડે આ પડ્યું પણ ઈ એની દ્રષ્ટિ એ ભગતો છે એની બોલે લીસો તો હોય જ નહીસો જે થઈ જ ને લપસણો હોય ની કાંઈ એ આમાં જૂના થાય એટલે લપસણા કરાબર કહેવાય ના બરાબર જયારે કહેવાય કે આપડા લીટા આવે ને એ ઘરડા દેખાતા હો હોય તો લપસણો નહીં પણ ઘરડો તો દેખાય ને આપડે તો બરાબર થઈ પ્રશ્ન પૂછ્યો જે મહારાજ નું બળ વધે ને કોસંગી બળ ઘટે અંતર માં જે કોસંગી રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે અને વળી અંતર માં સંત રહ્યા છે અને બહાર રહ્યા છે તે બે એક છે પણ જે અંતર માં છે તેનું બહારના કુસંગી ને પોષણે કરી ને બળ વધે અને અંતર ના જે સંતુ પણ બહારના જે સંતે માટે બહારના કુસંગી સંગ ના કરે અને બહારના જે સંત છે તેનો જ સંગ રાખે તો કુસંગી બળ ઘટી જાય ને સંતનું બળ વધે કુસંગી કોણ ને સત્સંગી કોણ નક્કી કરી રહ્યું કપાલ બછા હોય એ વાંચી લેવી દેખાય કઈ જ્યાં સુધી વિચારો નથી આવતા અને દેખાતા નથી ને ત્યાં સુધી આપણે ખૂબ જ અંધારામાં જઈ લો જે માર્ગે જવું છે ત્યાં આંખમાં તે તો જશે ને કંઈ બે ડગલા ભરવા હોય ને દેખાતું ન હોય એ કેમ ચાલે પોતાનું મેરે વિચાર બહારના જે સંગ છે તેનો સંગ રાખે બહારના કોસંગી એટલે આ દુનિયામાં જે રહેનારા છે એને આપણે બારી ના કહીએ છીએ સમજ્યા કઉસ નઈ આ કોઈ વિચાર ન કરી અભ્યાસ લઈ અને કાલ બીજો થી બોલીએ જવાબ દઈ દેવો હશે તમારે અયા કરવી મારી બરાબર કે એમાં ઊંડું ઉતરવું નહિ પણ કોઈ ઉતરે નહિ તમારે એ બધા ઉતરતા હશે મોટું છે આપડે હું એમાં એને હમું નહી જવાનું આપણે હું એને હમ નહી જવાનું એટલે આપણે શું એટલે આપણા માન અપમાન ને કઈ નુકશાની ન હોવી જોઈએ સહન નથી કરતા એટલે પોતાના દુર્ગુણો એ કામ કરાવે છે બીજા ને કેવા જતા પેલા આ ગોખી લેખ આપડે કોઈ નહી કેવાનું આપડે આપડે આપણું ને બરાબર છે કઈ નો બોલે ઈ હારો કેવાય બ્રિ વાળા કેવાય હાથ પગલા આવે નહી સ્થિર વૃત્તિ કેવાય વિચાર કરી લો માને એ કઈ તમારે કઈ લખી દીધું એટલે એનું નામ દહેમાન એનું નામ છે લખાવી લાવ્યા અને પછી આવડ ન કરે તો એનો હમણાં જ્ઞાન માર્ગ નો ઉપયોગ થોડો જોઈ ભાઈ બોલો સંગ સંગ અધુર જંગ કરવો બોલો ત્રણપટામાં સમજાયું નહીં મદ મચ્છર આશા ત્રષ્ણા ઈર્ષા દેવા વિમાન એ બધો કુસંગ છે ને બીજું સત્સંગમાં કુસંગ બધા બેઠા છે આપડે જેને ધર્મ ની પેટ માં બસંગમાં કુસ પોતાને કઈ કાઢો ના આવે કોઈ કઈ નારો નબળો ના થઈ ફૂટ બોલે મારે હું મારે હું માનો તમારી દુકાન તમારા છોકરાઓ ત્યાં ગયા એમાં ક્યાંક બગાડતા એવું બેસું છોકરો મારી દુકાન માનતો હોય તો તરત હમ કરીએ ના કરી દેખાય બાપા બેઠા તમે મારે શું કેશ એમ બોલે ખરો બોલે કોઈ દે એ સત્સંગમાં આ દેશા મોટી આપડે કઈ નઈ આપડે હાથ જોડવા પતિ નો જ બોલે કોઈ દી નો બોલે બોલો જ કોઈ દી બોલો અહીં એક આ બેઠા બધા કારણ આ શ્રામ ને એવું બોલે જ નહીં બોલાું બોલે હૃદય નો અંદર નો અને બાર નો અત્યારે નો નરે બે વચ્ચે ભૂલ માં રહેવાનું પણ બે કઈ આપડે ચિંતા નહી અંદર ના કુસંગ હવાર થી હાજ સુધી કોઈ વિચાર કરતો હશે જે ને મન માને તે ની યારે વાતો કર્યો નો મન માને ન બોલો વાત એટલી જ એટલે એ કુસમ ન જ છે જો આવડા કુસુમ ના જો બોલો છે કેવું પડે તો હંમેશા થોડાક પ્રશ્નો લેવા દે કાલ તમે આટલા ઉતરજો થાય બરાબર છે પણ તાગૃતિ કઈ એમને ના આવે બેઠા છે સરબત પીવાનું મળે છે આપડે કોઈ પૂછે તો સારું નહી હો મને બઉ સારું છાપેલ કાટલા કે ભાઈ બોલો પછી શનિ નો છપ એટલા કરવા સાચું લખે છો અને અહીંયા બધા વિધિ કરાવી પ્રશ્ન પૂછ્યો જિલ્લા માં અને એક ગતિ થાય તે કહો એ પૂછ્યું પણ આપડે મને જવું જોતા બધા કરવાનો બોલો ત્યારે આગળ વાણીયા કે ગરીબ વરણ આવ્યા તેને જીતી ગયો તે પણ જીત્યો છે પણ કઈ એ વાણીયા ની પેટે તરત જીતા એવા નથી માટે તો એમ એમ લડે છે અને તેમાં જો જીત્યો તો જીત્યો અને જો લડતે લડતે શત્રુ નો હથાયો તો ના આઠો જીતા એવા હતા એમ એ બે ધણી ની નજર માં હોય એમ એની ભગવાન સહાય કરે આ બધું આપડે બરાબર છે આ દરેક સાંભળે એને આઈ થોડું થોડું જોયા કરવું આપડે ક્ષેત્ર માં નિંદુશન કેવી રીતે તમે કહો એ હવે યાદ આવી ગયો ધમધમાટી આલ છે બોલાય આ તો ઓળખે છે પણ જો જેની ઘડી આલું ગુણવાયું ને એટલે છ મહિના ત્રણ મહિના પાકો થઈ જાય અક્ષરધામ નું રજિસ્ટર થઈ ગયું થઈ જાય ને એટલે એમ થી બેનર ફેરફાર કેમ આ જેમ કે એક માયા તો વાણી ખોસી લડવા આવ્યા તા તો જીતી દીધા એને અને બીજા ની પહેલા તો આરત ની બેલ ખ આવી છે પણ કામ ક્રોધ લોભ મોદ મચ્છર આશા ઈર્ષા દમ કપટ ક્યાં થોડા છે પણ ઓછા પીડતા હોય ઓલા વધારે પીડ ખરા પણ એનારું નથી પેલો કોઈ પણ સંપ્રદાય માં તમે આવો ને તમારા ખુબ વખાણ કરી એટલે તમને આ ને સારું લાગે અને તમે પછી મારા ઘરિયા કરો એમાં મજાનું થઈ જાય એની કઈ ચિંતા રાખવી નહી ભગવાન મજા કરવું ને સંત નો સમાગમ અધિક રાખવું અને પ્રસન્ન થઈને શ્રીજી મહારાજ બોલતા આવા પ્રશ્ન પૂછ્યો જે ભગવાન નો અટલ નિશ્ચય કેમ થાય ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા છે કુ સંગીત છે રહીએ અને સંત નો સમાધાન અતિશય તો સંત ની વાતે કરી ને ભગવાન નો અડગ નિશ્ચય થાય અને જો કુસંગી સંગ કરીએ તો અડગ નિશ્ચય ના થાય ત્યારે વળી શ્રીજી મહારાજ બોલે વાંચી જાય શબ્દ હવે બીજા આપણને કઈ અલતો નથી લગભગ આવું જ મારો દેહ માં અથવા વાંધ્યો છું તે દીકરો આવે કે દીકરા મરી જાય છે તે જીવતા રહે કે નિર્ધન છું તે ધનવાન થવું પાકો સત્સંગ થઈ જાય અને જો ઈચ્છા પૂરી ના થાય તો નિશ્ચય ઘટી જાય માટે સત્સંગ કરવા તે પોતાના પોતે પોતાના જીવના કલ્યાણ ને અર્થે કરવો हाथ में रातर आए रोट खा माले तो, तो शु थोड़ा सर्वे जन एटल रिश्ते दुख थे તો તેમાંથી પરમેશ્વર નો આશ્રમ કરીયે તો થોડુંક ઓછું થાય ખરું પણ એ જીવ એમ સમજાતું નથી ઓછું શું તો હંમેશા એ તો મેં મહેનત કર્યું ને એટલે આમાંથી થયું કઈ